પોતે પોતે બીજા લોકો શું શીખવાય ચોરી ના કરશ્યો અને પોતે ગવર્મેન્ટ ના ગવર્મેન્ટ ચોરી કરતો હોય બીજું કરતો જ હોય શું એને ધર્મ કેવાય તંતુ મતબે ના પડી વર્તી ના પડી નબળીઓ ના ફાય રોજ માર માયરો બંધાઈ ના હોય ને છે નેય બંધે રે નહીં છે ને દબા નહી માર કે લેવા દેઈ જ નથી તો કા કઈ મત ન ય માર બોતા રોજ તો માય આ તો બસ તો બધા અમારો કામ ક્રોધ લોકળે નહી એ અનંતવતા ભટકે આ કાઢવા માટે ભટકે નહીં એ ક્યારે નીકળે કે કોઈ થયો મુક્ત પુરુષો આવે જેને ભગવાન વ્યસ્ત થઈ ગયેલા હોય ભગવાન બધું થઈ જાય છે આપણને શ્રાપ આપી દે તો એને કેમ છંછેડે શ્રાપ આપે સંત જ ના આપે સંત હોય આપે છે સંત એનું નામ કે શ્રાપ આપે ને સંત એવા હતા કે લાયસન્સ જતું હોય એમ સંત નું જો સાપ આપ્યો સંત હતા સંત સંત કોને કે સંત આયા ત્યા સંતરે જીતા હોય કોના હરું જીતા હોય હવે બધા પોતાના પેટ પર આથી દેવી નહીં બોલતા નહી આમ કેમ કરું ને. પછી લાગે કોઈ કાર્ય હતી જ નહિ વાત અને મુક્ત પણ રોજ માર માં આવેલું કર્મ બધા નથી કર્મ બધા શું નામ જયંતિભાઈ જીતભાઈ પટેલ છે પટેલ ગપુ ક્યાં ચાલુ બેંક છે દાદાજી અમારા કરમ ના બંધાય એવું કઈક બતાવો એવું કરી આપો કરી ના <coughs> <laughs> સચ્ચીદારંદ એટલે ભરપાડી તો એવું નથી ખોડું હોય એ તો બ્લેન્ક પેપર વધારે ફાવે છે ખોરાક આગળ ચિતરે ધન તો કેવો હોય ઘેર મતભેદ ના થાય ભેદ ના થાય કરી ખાઈ બાજુ કે એમાં શું બગડી ગયું ચાર અક્કલ ના બારદર જોઈ રહ્યા બાર ઠીક યુદાર વેતી ચાર સુરવીર વહુ જડે લડે નઈ બહાર લડી ના આવે એને સ્વય તમને કેમ લાગે મારો શબ્દ ન્યાય નો નહીં કેવાય પર દેશ ને પાણી પીએ છે ને આપડે ડાયર પીએ છીએ મન મોટું થઈ જાય છે એવું કેમ દાદા બધું ઘટિયા છતાં પણ ત્યાં આધ્યાત્મિકતા છે એ રેવી છે ને ફિકા આવેલો ને હોય ને આથી પસાર કરવા એ ગરમ કોર્ટ કરીને ફરતા એટલે પછી એની પાસે બે કયા ફરીને એને લૂટી લે બધું કોઈ ઉછીણા રહી જાય કોઈ વ્યાર રહી જાય ફરાય આવે નથી આવ્યા અને પેલા ઘટે ગટ થઈ ગયા પેલા થઈ ગયા નરેન્દ્ર ક્યાં આધાર હશે આધાર मंत्र बदलाय नही भगवान हो एक राखवा बदलाय नही मैने तो कह एक भगवान नु नाम लीजा घना भगवान नाम मोड़े चढ़ी जाए રામ નું બોલું કૃષ્ણ નું બોલું હનુમાનજી નું બોલવું ચિંતા થાય એ ભગવાન જ નહિ પડ્યા ના ભગવાન હોય તો દે સુખ ચિંતા થાય તો આપડે બોલાય ભગવાન કોઈ આવે નહી બધા જતા રહે ના કરવા દે ભગવાન કહેવાય વેપારી જોયા <laughs> તું છુેલો છું તો મને લગ લાકડા ની લાકડા ની મારા મારા લાકડા ને લાકડા ની માતા થાય ને બધા ગુરુઓ ફેરે ભાઈ ના છોકરા ના થાય ને એટલે ચાલે આપડે એવું ચાલતું માલા બધા બીજને રહેલા શું માલા બિચારી ક્યાં કરે જપને વાલા કપૂત માલા શું કરે બિચારી મારા ફરે ગયા છે ગપોટ વા હારું ગોમુખ ગૌમુખ કે આ દપટ વાહ કે આપીએ અને દવા નાપી શું કહેવાય દવા હોય ને એવી જો સતત તુરત નહીં કામ નહિ આપે આ જૂની દવા ચાલતી રામ રામ રામ રામ રામ મુખમાં ગયા આપડે હંમેશા થાય નહી આવે એને દાદા કરી શું કરે છતાં એ ખોટું નથી આ ગુરુ પછી રામકૃષ્ણ નામ કેમ ગયા નથી શું કરે છે જાય બીજો મળે નહી એટલે રોકડો મળે ત્યારે છોડી દે રામ ગયા પછી કૃષ્ણ આવ્યા તો કૃષ્ણ પકડ્યા શું કૃષ્ણ ગયા પછી જે આવે પકડે લોક તો કઈ ખોલે ભગવાન નવા નવા થયા કે ચાલે જે બોલે ચાલે એક જ શબ્દ છે રાજા પાલી રાજા પારિયા પછી રામ કૃષ્ણ તમને દેખાય છે રામ કૃષ્ણ બધા હર્મા બધા ભગત ભગત ભગત જાય બેન પૂછે છે ના ખરેખર સમાધાન છો નામ પાડી છે એનો શું છે પછી રામ નું નામ લે ગમે તેનું નામ લે પછી ધૂન તો આ ડરા પોતે નહીં આગળ ત્યાં આગળ મારું નામ જૈન થયું જૈન થયું કોઈ સાધુ હતા હજારો વર્ષથી કોઈ સાધુ જાણતો એ જાણવા સારું જાતગત ભટકવાનું છે હું કોણ છે જાણી મારું સ્વરૂપ જ ભગવાન છે હું કોણ છું મારું સ્વરૂપ જ ભગવાન ભગવાન થઈ તો નથી કઈ જાય ભૂલ લાગે છે આવું તો છે નદી બોલાતી રે જનદેવી જનદેવી તો એ ઘરે ઘરે હાતી આ છે જાય તો વર્ષો સહે સુગા કે છે એ નામથી જનદેવી તો ઓર કામ કરે ને આપણે કોણ છે કે આપણે સુજીએ કયા વખતે બધા ફરત કરવા સમય છે તો બધા જીગર જગર સહે ઓલા જોઈયા છે પટાઈ જડ્યા આ તો ઓરખા માડી જનદેવી તમે એમ કહે કે એ ઘણા વર્ષોથી વાંચીએ છીએ મુક્ત પુરુષ હોય મુક્ત પુરુષ ભગવાન ભગવાન જયારે વસ્ત થઈ ગયા હોય કેવું ભગવાન આખી દુનિયા નો ભગવાન જયારે વસ થઈ ગયેલા હોય મુક્ત પુરુષ હોય ક્યાં આપણું એ તેના બુદ્ધિનો ખોટો ના હોય તો દેહ માલિક ના હોય લાખો રૂપિયા નું ગુણું આપે તો લાખો રૂપિયા આપે આમ નહીં જેને કીર્તિ ના જોઈ તે શું જોઈ તેને હોય કોઈ જાતની કોઈ જાતની ભીખ ના હોય ધીકારાથી ના હોય એમને કહ્યું છે બે લાખ દાવા મારજો કઈ ગમ બે કરે વિચાર કરોલી દીવે પૈસા મળે તો પૈસા મેં ખોલી માગે ભગવાન કે આવે ખરાબ વિચાર હકો નહિ આપો કોઈ ગાળ મળે તો તમને એના માટે ખરાબ વિચાર નહી આવે જેવું તમારા પણ એવું જ છે પણ તમને ખબર નથી ચાલી મારી પાસે તમને ખબર નથી એટલે બાર ઉછી નાખો ખોલી કોલી પ્રગટ થાય તમારામાં દીવો હળગેલો દીવો આમ લાગે ચોપડી મારા દીવા લઈને આયા દિવાળે ચઢા કયા કરે શું કરે દીવો રે દીવો ભગવાન ચોપડી છે એટલે માણસ માત્ર જીવવા માટે કઈક આધાર તો જોઈએ ને ચોપડી છે કે આ ભગવાન નું જીવા માટે કઈક આધાર તો જોઈએ ને આધ્યાત્મિક જીવન તો દરેક ઈચ્છા હોય આધ્યાત્મિક જીવનની દરેક ઈચ્છા હોય ને દરેક ને કઈ આધ્યાત્મિક જીવન ની દરેક માણસ ઈચ્છા હોય જીવનમાં જીવા માટે કઈ રે ચોપડીમાં હોય ચોપડી ને ચોપડી કોઈ છે કે આત્મા ખોર છે હતો છે કેવો છે જય સત્યુ guys so problem now 11 9 copy now number baki pata ki wo ke elan me dusre ko padh lenge એટલે આત્મા અલગ્ય છે અવર્ણનીય છે શબ્દ માં હોય ને પુસ્તક માં હોય નહીં એટલો શબ્દ પડે છે એવું તમે શબ્દ પડી અવર્ણિય છે અત્ય છે એટલે ત્યાર વ્યક્તિ કોઈ જ ગયા હોય ખબર ને આ પુસ્તક ના પઢનારા પણ હોય એ જો પુસ્તક નથી હોય ચાર વેદના ઉપરી એવા જ્ઞાની પુરુષું તમે માગો એ બને તે માગો બાપસા બોલો ચાર વેદના ઉપરી ના છે ચાર વેદના ઉપરી એટલે પરમાત્મા ચાર વેદના ઉપરી એટલે પરમાત્મા પરમાત્મા એ જ એ જ્ઞાની પુરુષ પરમાત્મા અમારા જયા ઉપડી છે આ કવિરમાં કોઈ માણસ ની પૂરી ડિગ્રી થાય એવું નથી એટલે એટલે અમે તમે કઈ અમને ભગવાન ના કે છે અમારી તો જવાબદાર કેવી રહી અમારાથી શબ્દ જવાબદાર અમારેથી એ ભગવાન થવાય નહીં જેવું છે એવું જ બોલું છતાં દેહના મારી જ્ઞાની એટલે આખા વર્લ્ડ ની ઓબ્ઝર્વટરી કહેવાય બધું શું પૂછાય ભગવાન શું કરે શું થાય છે શું પીએ છે ભગવાન સાં વરિયા જીવતા બધું કયા દુનિયા કોને બધવાને ભગવાને આવું બાગવાન બધા ગોટાળા લોકો ને મારી નાખેલો એટલું બાવો જોડતો નથી કોણે બરાય તે દિવસ ભગવાન નહિ બનાય કુંભાર નથી હતો આવું બધું શીખાય લોકોને મારી નાખ્યા લોકોને લોકો જાણી પડે ભગવાન એને બધા રૂપક આજે રૂપક ત્રણ દેવ નો નામ આપ્યો સ્થાપના કે આપડા હિન્દુસ્તાન ના લોકો આ બહાર હિન્દુસ્તાન છિવાય બહારના લોકોની પ્રકૃતિ જુદી છે અને આપણી પ્રકૃતિ જુદી છે કેમ જુદી છે કે આપણે પુનર્જન્મે હમજીએ છીએ તેથી પ્રકૃતિ જુદી છે અને બહારના લોકો પુનર્જન્મ હમજતા રહેલી પ્રકૃતિ જુદી છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર હિન્દુસ્તાનમાં જ હોય બહાર ના હોય કારણ કે તમારે સત્વર તમ ગુણ નારી ચાલતી હોય કેવી ચાલતી હોય કેટલી કફનેર વાયુ એ નારી આ એના દેશાની નારી ના હોય બહાર દેશ આપણા દેશ કે વાય નું શું કહેવાય રજો ગુણ રજો ગુણ કોણ હોય વિષ્ણુ નો પછી કફને શું કહેવાય તમવગુણ સગવડુણ કોણ કઈક શું યાર ત્યાં દેવો ઠરાવ્યા અને જેના જેનામ કપલા જો કપલા જો નઈ એને શિવ ની ભક્તિ કર જેનામ વાયુ લાગ્યું વૈષ્ણવની ભક્તિ કરો વિષ્ણુ ની અને જેનામ એ લાગ્યું બ્રહ્મા લાગ્યું તેને સત્વ ગુણ હોય એને બ્રહ્માની ભસ્તી કરાયબર એટલે આ બધું રૂપક મુકેલા બધું લોકોને વાયા છે આ ભક્તિ કરતી વખતે સિંહ ની ભક્તિ કરતી વખતે શું કરવું પડે ડેલી પત્ર ચડાવવા પડે નમ શ્યાય નમ બોલવું પડે બધું ઓમ બધું બોલવું પડે એમ કરતા કરતા પ્રસૃતિ ઓછી થાય વિચારે કાર્ય કોઈ કરે નઈ હાલ બધું એમ ભગવાન ના આવે રજોગુણી હોય ને કે તમારે જમ જેમ બધા પટેલો ને બધા રજો ઘડિયા બેઠો ના બે હા ઘડિયા બેઠો ગમે સત્ય ગોળી કેવાના જ ને આપડા બધા પટેલો બધા ગોળી કહેવાય તમા ગુણી અલકી નાખે બધી અને તમારે છે ભજવાના કૃષ્ણ ભગવાન રામ એને ભજવાના વૈષ્ણવ જન્મ પણ મોક્ષ્યા જવું હોય તો વૈષ્ણવ ધર્મ તો દેહ ને માટે છે મોક્ષ જેવું હોય તો જ્ઞાની પુરુષ ને એટલે વૈષ્ણવ ધર્મ તો પાડવાનો દેહ ને જોડે કરવા છોડી દેવાનું ના હોય પેલું છોડી દે તો એ દેહ નું શું થાય કઈ જ્ઞાની પુરુષ મળવાથી નાવ છોડી દે એવા ધર્મે છોડી દે એ ધર્મ તો નવડાવે દોવડાવે કે રમકડો રમાડ્યા દેવડો દોડાવે આપડે કરી કેટલાક ને રહેક લોકો પણ ભગવાન નથી ક્રિય એટલે પછી લોકો ભાઈ સુધી ઘેરે લો ના એ ભાઈ ભાઈ ના માટે સારું છે શું છે પણ જેને મોક્ષ એવું હાથી ભગવાન ક્રિયે નથી આપું છું તો ક્રિય તો હોય મને હમણે જ લઈ લે શું કહ્યું ક્રિય તો હોય ને તા ઉપર બેઠો હોય તો મને હમણે જ લઈ લેવું શું કયું પડી એરે બોય ના સાયન્ટિસ્ટ ને પૂછ્યો મે અમાર કાઈ થી કઈ ના આસુ બોલો છો તમે નો કાઈ થી કે કેરા દે મારા સે કઈક બસ મારા તને બોય ક્રિએટિવ કરેસ બાય ક્રિએશન લ્યુ પાઈ જાય બાય એન્જીલ લ્યુ પાઈ બાય મિસ્લી કોઈ નોટ પાઈ ફાર તાર વી પાઈ ની બરાબર થી વાસ્તવિક મને થી તો વાસ્તવિક ગણ ઉપર એ પાઈ જાય બોલે શું બોલાનું તો મતલબ જ ભગવાને બનાવ્યું છે બનાવાનું હોય ને ચાલુ છે પહેરેથી સમજ ન તમે કબુ કહો ભગવાન ક્રિએટર નથી અનાદિ અના જે જગત છે શંકાજ બધું પૂછો ને બધું પૂછાય છે એમ કે પ્રેમ લક્ષ ભગવાન ને મેળવ્યા હતા ને પ્રેમ લક્ષણ ભક્તિ થી ભગવાન નહી મળ્યો મિત્રો બહુ છે આમ મળ્યો નથી આવો તો કાળા વાળા બઉ કરે શું કહે ભગવાન એમને મળતો એક બહુ ભક્તિ કરી હતી નથી મહેતા ભગવાન ભક્તિ કર્યા તો આપડે રોગતો શું કે મમેરું પુરવા હું આવતો જવરો છે આ તો લોકો બિચારા કોઈ સારું મળે કે ભાઈ હેલ્પ મદદ કરે એ ભગવાતો શું મારી ભગવાન મોકલે શું હોય ગમે બધી કલ્પનાઓ પછી દયા ભાવ આવ્યો તો ભગવાન એના મારફતે કામ કરે ભગવાન એવાડો નથી આગળ ભગવાન પણ भगवान प्रेरणा न करे भगवान फल ना कहीं पर ना आपे भगवान भगवान तो भक्त तब करुणा राखे ते भगवान मैरा संसार दृष्टि करे दृष्टि ना कहो आ संसार में पैसा बधी चीज से भगवान अने सुख नहीं आत कल्पित सुखों ममता नहीं तारे थे, थे, भगवान, भगवान प्रार्थना करो तो भगवान सांपड़े भगवान सांपड़े તમારે ભૌતિક સુખો માંગવા હોય સાંભળે અનુકૂળ હાર અનુકૂળ કહી દેજે કે ભગવાન મને હવે તમારો ભેગો સમાય દો શું તો તને સનાતન સુખ પ્રાપ્ત અને અત્યારે કલ્પિત સુખો ગમતા હોય તો વધી કરી શું પેલી માન્યતા ભાઈ ખોટી વાત છે કે સમજાય અમે બોલાવીય બધાને તમે એમને સમજાવો વાત હું એમ કઉ છું તમને બઉ મુકેલા માણાવ આગળ ની જંગલ ની વાત કરો આ શું છે નાશ થવો એ તો કોઈના અનુભવ આવતું નથી બીજી વસ્તુ ના ઉત્પન્ન થાય ના થશે વિષય ના લખ્યું છે ને ઉત્પ્રુ શુભેવ થાય છે અશુભ કરે તો શુભ ગતિઓ છે બે આડી ડેબિટલી છે ઉપર થઈ નથી છે કે થાનક દ્રવ્ય કદાહ ઘન વાતે છે કે આમ ઘન વાતે તમને કઈ અમે બીજી શું ઘન છે આ કે આ ડિવેટ છે બીજી કોઈ ખેર તો નઈ તો sincere માથે કુટી ઘન હોય એટલે બસ તને કઈ નહિ આપણે પડી ગઈ ના ના આ તો સાંત આ થાનક દ્રવ્ય એટલે સમજા આ થાનક દ્રવ્ય સ્વભાવ એટલે ખબર નથી કે એ ખબર નથી એટલે શું એમ પણ આ ભોગલો છે ભગવાન છે આ દ્રવ્ય સ્વભાવ પછી એક લોક પુરુષ ને સંસ્થાન એટલું શું આમાં નથી દાદા એટલે આત્મસિદ્ધિ માં બીજું એક છે પૂછો ના પડે એવું પૂછી લોક પુરુષ સંસ્થા ને એટલે એક પુરુષ છે આમ કેટલું ભરે પગપોળા કઈ પગપવાળા ભોરે એવો લોક છે સમજાવે જુ સંસ્થા સમજ કેમ તું લોકાલોક લોક છે બ્રહ્માંડ એ પુરુષ ના આકારે છે એવું કે સંસ્થાન એ ભેદ શું છે ઉપર ના ભાગ માં શું મધ્ય ના ભાગ માં શું નીચે ના ભાગ માં શું એવી રીતે નીચેના આટલા આ ભાગ માં છે તે સાત ના પાતા ભાગ માં મધ્યલો એટલે મનુષ્ય દેવલોક માં પણ છત્ વસ્તુ ના થાય છ તઈ વસ્તુ ના થાય દુનિયા તો અલોક માં તમે કીધું ને કે અલોક માં ખાલી આકાશ તત્વ નથી તત્વ નહીં ચેતન તત્વું એમાં આકાશ તત્વ નહી પછી આપડે છે તો અનંત બધું સોનું જ કેવાય પણ એક બે લગડી ગણી શકીએ ને કારણ કે વચ્ચે આકાશ છે એટલે તો આત્મા ને પણ એક બે આત્મા ગણવા માટે આકાશ ના હોય તો પછી આપડે જેને કોઈ ની અવલંબન ના હોય આત્મા ભગવાન કહેવાય ચાલ પછી ના કારણે કે ના હું તો મારું બેન